પણ દા એ બતાવે છે એમની રીત બતાવે છે કેવી રીતે કરવું હવે એમની રીત બતાવે છે એ રીતે તમે જો કર્યું તો તમે કહો ત્યાં કઈ પણ કહ્યું ભાઈ મને કે પછી મને તું દેખાય ને કે બસ રી બતાવે ને ભાઈ હું કરી આપું તમે એમ ના બીજ જાણે છે તમને કરી આપું છું એવું એ જે બતાવે છે એ પુસ્તક પુસ્તક એને બતાવ્યું એ આપણને બતાવે છે હું અત્યારે મોટા બધા માસમા એક તો તમે દોડવું પણ એક લાગ્યું કે થાય એમાંથી નુકસાન થાય એને સાહેબ કે ગૃહિત નિષ્ઠા પોતાનું તો મિત્ર હતું જ લોંગ બીડું કાઢી હા એ કદાચ બીજો ભાગ નથી ગીત નાશ થાય લક્ષી ના રે પુસ્તક પેલા આ વાંચતો હોય મારે મનમાં એમ થાય કે આપડે અને બે કલાક વાંચી ને એનો આનંદ થાય એકાગે ને અને એવી રીતે બધું આખું જગતના બધા તમને કોઈ એવી રીતે અમને કઈ છે જુદું તો પણ કોઈ ને વાર માટે લોકો માટે તો અમને નથી આત્માની વાતો અમે હોય ને આત્માની લોકો આત્મા કરે છે આત્માની વાતો હોય ને અવેરનેસ એ આત્માને લાગતું નથી અવેરનેસ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં મસ્ત છે તેને માટે મસ્ત કહેવાયું જાગૃત સ્થિતિમાં ઇન્દ્રિયો અને મે તો પછી મને કહ્યું કે અવેરનેસ પછી તો ડિવેરનેસ છે આપડે તો ઇન્ડિયા નો ડિવે થયેલા અવેરનેસ ને એકલાનું ડીવે સંસારમાં પેલા માં સંચાર માં દરેક ખૂણા એટલે આ મન માંથી બધું કાળી ના કંટા માટે આપડું જ્ઞાન સમાવવા માટે આપણને કઈ નુકસાન કરતું નથી પણ આપણા મનમાં સીએ કાઢી નાખવાની વાત આવી જતી પણ આપણને ટાઈમ બતાવ્યો અને ટાઈમ આપણે હવે રસ્તે ના જોવા હેલ્પ માનવી જોઈએ બાકી બીસી એની હેલ્પ માનીએ તો ચારથી વસ્તુ ઉડી જાય ચાર થી વસ્તુ ને ન્યાય થાય તો આવ્યું આ હે આપડે વાત થઈ ખબર ઉપકાર તો પુસ્તક આપડે માંથી એમને કઈ કદાચ આ બની શકે નહીં આવે ભલે આપડે ખસે કરીને થાય છે પણ ઘણી જગ્યા વસ્તુ અમારા વડોદરા માં આવ્યા હતા એક માસ મને કે મંદિર બોલાયા છે સાતસો રૂપિયા લેતા તેરસો રૂપિયા પંદર મહિના મળી પછી માહિતી નીકળી ગયા પછી કોઈ આવ્યા બાપુ એમ કરજો દુકાન ધીમી કર બે નીકળી ગયા પછી બાપુ ભાઈ હંગ્રામી પછી ગયા કે ભાઈ આજે તમને ઘેર રાખવા રાખે ભાડાના પીવાદા પુરુ રે ને તમે ખાવર ના હોય સાધા પીધા રહ્યો તેનો બાદ આવું એક પધરામી આ દરેક માણસ કઈ નથી બોલાવી એ પૈસા મળે છે ઘરમાં પૈસા ના હોવાથી અને હોય તો એમ અમુક ભેગી હોય કે ભાઈ એમને કેમ્પેન્સર કેમ્પે આવું તા બધા મેં કર્યા છે ગરીબ માં શું નથી કરે અમારે મુંબઈ નો ઘરે ગરીબ છે હું ત્યારે એડમિશન આપી દેવાનું સમજાય મારી પધવણી પૈસા લેવા આવતા પચાસ પચાસ લાખ પડે એ ધર્મ જ ના હોય ને પૈસો છે ત્યાં ધર્મ નથી મની હોય પણ અમુક પ્રમાણ થાય તે ભાઈનું મેન્ટેન પૂરતું એ જો કહેતો મારી મારી મુસ્લમેન્ટ કરી શકું જેવું જે બુકો પાસે થાય છે એમ લેવો નહી બધું વેપારમાં રહે બીજને સમજી રૂપિયા બોલાવું કે ભારે જાય તે માણસો ને આવા માણસ મને ભેગા કરતા હોય મગમાં ટેસ્ટ કરતા હોય હું એમને કહેલું તારી દેહની કિંમત નથી આમ તો કીધો થઈ જાય કહી દઉં જાતને મારી બેઠો હું કઉાની જાતના હમ ભાડા વાળા ના થાય રિલેટિવ રિલેટી આપણે હું તો નથી રિલેટી ઘરમાં રિલેટિવ ન હોય તો રાષ્ટ્રીય બધું હોય તો કોઈ જે ના ના હોય સારો ધર્મ કહેવાતું હોય છે બુદ્ધિ લાગજો વાત કી દાદા તો અનુભવ તો એ જ છે ને કે અમારે કે પધરાવણી અમારા હાથ કિલો અમારા હાથ છે તો અહમ પૂછાય અહમ પૂછાય છે પૈસા તો ના લાખો રૂપિયા શું કયું માસ માણસ વિચારા છે એ સુધે અને કર્ણાધીન પર બરા કરે છે કર્ણાધીન આપડે આ સાંસો ગરમ હોય ત્યાં ના થાય આપડે અચ્છા બધા કર્યું ના પૈસા ની ગણતરી આજુબાજુ પૈસા ની ઘટવું તમે ગ્રહ પરિગ્રહ પરિગ્ર ઘટાડવા સારું પૈસા લે છે શું કરે ત્યાં પરિગ્રહ ઓછા કરતા ત્યાં ધર્મ જેવી વસ્તુ પરિગ્રહ વધારે ત્યાં ધર્મ જ દેખાવ માં દેખાય ભગવાન આગળ પરિગ્રહ જોઈ પરિગ્રહ વધારે થયું આપડે પરીક્ષા એમને બઉ મૂકવા નહી આવે કારણ કે એનો એ પરીક્ષા અસંતોષ થાય એ બધું હું શું વિચારે છું એમાં હેલ્પિંગ ના રહેવું જોઈએ મદદ વળતા કરતા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 આપડે હજી લેવાનું આપડી ફરજ કેટલી મારા થવાનું છે ચાર્ય <makes> <coughs> <coughs> <coughs> છાપુ પડશે ઘોડાહાડા અમુક ભાડા થોડા પૈસા પધ્રમ મહિના પણ પૈસા થાય છે હિન્દુસ્તાન શું કરવું એક માતા એક માગ્યા એક ચિંતા વધારો કર્યો અને આપડા લોકો એક પદ આપ્યું પ્રેસિડેન્ટ પરિગ્રહ કઈ પણ પરિગ્રહ પરિગ્રહ પરિગ્રહ કઈ પણ પરિગ્રહ છે પણ સંતોષ સુશાંતિ હોય ને પણ પરિગ્રહ પોતાને માટે હોય પોતાની માટે હોય જુદી હોય રોગચાળો પોતાના માટે પોતાને ખૂટું હોય તો એના માટે બે હજાર રૂપિયા બે રૂપિયા પણ નઈ જાય ગાડીઓ ફેરવા માટે બીજી ગાડીઓ તમારે રોકાો પચાસ કાઢો તો આવું ના કરો લોકો સારી છે એડવાન્સ થાય એવું કઈ રસ્તો હેલ્પ કરો અને હજાર મન જાય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 આજે શંકરાચાર્ય હતો ને એમને એવું કોશિશ કરી આજે આ તો પાછળ હું તો બઉ ચાલુ એવું છે ફરી કેવા ના પૈસા તો પૈસા કતે ને અને ઘર હોય બાર હોય તો ભગવા અત્યારે દરેક પંચ માં આવ્યું જોઈએ ધંધા છે બને છે બરોબર છે આપડે એમાં બને નથી આપડે તો ફક્ત આમાં આમાં પોષણ નહી આપતા રહેવું છે અગાયા એનું ગુરુ તો આપણે કોઈનું ના ભલા આપણું મુકાન તત્વો આપણું મારી ગયું હોય તો ગુરુ ના બોલાતા આપણે લો તો નાતા કારણ કે આપણે જાણીએ જાય એ પોતે સુધાર્થના જે કરી રહ્યો છે એના કરના ઉદય આધીન કરી રહ્યો તો પોતાના સાધન નથી એનો એવું કે ગુનેગાર જેવું આપણને ગુનેગાર જે ખાતો હોય તે આપણી ધર્મ ગતાવું કર્યું છે ભ્રષ્ટાચારી નજીક તો સારી આ જયારે બધા જ ના કઈ બ્રેન ની બીમારી હોય ને તે રોગો જ કેસી ગયેલા બ્રેન બીમારી તો થઈ એ નો બીમારી શું કરે મળતું આવેતું આવે અને સાચા કાબુ છે બે વર્ષ કરી બુદ્ધિ વાત છે એ બધી પાડી ગઈ એવી બુધી અને બધી વિદ્યા હોય બહુ વાપરા વિદ્યાઓ બધી વિદ્યા વિદ્યા જુદી જુદી તાંત્રિક વિદ્યાઓ બધી તાંત્રિક વિદ્યાઓ આપડે તો લાભ માર્ગી વામ માર્ગી લાભ માર્ગ વામ માર્ગી સો ટકા એટલે શું વાત માં બધું આવું જ હોય બુદ્ધિ વાત બહુ કહે બહુ હોય અને સંભોગ સમાધિ સંભોગ ધર્મ માટે છે એવું માન છે કોઈ બન્યું અને મુસ્લિમ એક કહેતો નથી એમને તો મુસ્લિમ કે કોઈ મુસ્લમાઈ ના હં હું કઈ માન આપ્યું અને એને જોજો બરો પછી એવું નથી ના તો કારણ કે ધન્ય માટે નહી રહો એના બધા માન અસ્માન બેલે તો આવો નરે બધા અસ્માન કેટ ગઈ ના સુાયા આ બરાબર છે ઓનું આ બધા અસ્માન કરવામાં આવે ક્યાં ગર બગો દે આ ગોઈ તો જઈ હા તે માં કે ધરે ગરે કી લેતા રહેતા અપમાન થાય જતો રે રજની નાખ તો સારા મારું અપમાન આવે વિભાગી માન ને લઈને એક દિવસ તો શું આપ્યું આટલા અપમાન આપતા જોઈ શું નથી અપમાન આવ્યું હોય આમ છું ટોલ માં અપમાન આવ્યું હોય તો મને આવું આપડે અપમાન પછી હાલ આવ્યું કરું એમાં રોગ નીકળી જાય આ ચૂટ મળ્યા પછી જોવા પછી માણસો ગયા મળ્યા પછી બધું રહે મારા દેહ ની તમે પત્ની કરો મને મને સુખારી દીધું બીજે બધે તો દાખલ કરવાનું પણ ચોલી બધું મારી વાય અમારી વાત છે સહિત વાણી થાય અમારે સૌની અને કારણ કે શુદ્ધ આત્મા એ વાત તો તમને બતાવી કરવું બાર ની વાત તમને ઘડી રહું ઓછી ખબર પડે તો એવું તમે સમજ કે એનું બાર ભાગ જે છે તે કરે ઉદય ને છે એના આત્મસત્તા એટલે એને ગુનેગાર કહેવાય ખરો જે ખોટા ન હોય બહારી રીતે પણ આપણને ગુનેગાર નહી દેખાતો કારણ કરતા નથી એટલે કુ ગુરુ માં ના થાય બધું રોધરા માં લોકો ને ચલાવા માટે પોતાની જાત ને આ બધું ઓછી નથી ચાલ તેમાં શું પોતે કરતા જયારે બાપજી ને જઈને ધારું મારે બાપજી આપનામાં કઈ વસ્તુ ઓછું દેખાય છે કે તૈયાર ખબર પડી જાય એવું જ છે કઈ કદું આગળ હજી એકસો પરીક્ષા પૂરી થઈ જાય પણ આ પૈસા રાજુ થી હિન્દુસ્તાન માં એવા લાખ પંથો અને લાખ ગુરુ એ ભરેલું છે ચાર વાક વાત તો થયો ને ચાર વાક નીકળેલા ચાર વાક ચાર થઈ ગયા ને પેલા ચાર વાક વાત આપડે કે છે ને કે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 અને એવું જાણે તું કલકી રસ્તા ને આપડી આપડે આપડે વિદર્શન બદલ્યું ના મળી બધાય ને બધાય ને આ તો જગત જ ગમેડ છે પણ આ આપડે જ્ઞાન મળ્યા પછી તમે પોતે ગમેડ્યા નઈ બે તો પાછો તો દાદા પ્રશ્ન પૂછે છે કલયુગ ના મધ્યાહન માં પણ જેને જ્ઞાની શરણું લીધું જે દુર્લભ્યા સુલભ થયું અને એ તો જામીનદાર અને મને એવું લાગે એવું આ કારણે અમને મળી ગયો તો જેવી રીતે મારી તમને કહે કે આ કળિયુગમાં અમને આવું મળી ગયો શર્ણો તો એમ કે અમે તો એવું શું કરેલું કે અમને આ લાભ મળી ગયો પૂર્વ કરે તો ભગવાન જ તમને કરે અને અલબીની હાથે ગઈ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 બહુ સર કે તમે આત્મારુ થઈ ગયા લિમિટ કાર રાજંદ્ર જેવા જેમની કક્ષા એમનો મોટો નહીં મોડો થાય મોડા થયા થઈ જ ગયેલો છે જ્યાંથી આ પીડા થયા પુરુષ થયા ત્યાંથી મોક્ષી થયેલી આવી રીતે વિચાર રાત્રે આ મોટી આ મોક્ષ થઈ ગયો અને અમારી આજ્ઞા આવી ગયું ને થઈ ગયો બરાબર તો એ બે મોક્ષ મુખ માં કઈ અંતર છે થોડું આ જે અત્યારે જે થયો અમારો અને પછી જે પેલો મુખ થશે એમાંથી અંતર કઈ કઈ તેને જરા ટાઈમ કાઢે કારણ કે એનું ભાવરાણ થાય વાંધો નથી કોઈ વડો ઘરો મળ્યો તો કઈ એવું કઈ હિરામ નથી પૂછે છે કે આ બધી ફાઇલો પૂરી કરી નાખી અમે અને કરતા રહીએ પૂરી થઈ ગઈ પછી પાછો જન્મ લેવો પડે એમ કે પછી જન્મ આગ ના પાડે આજ ના પડે કરાવી દેખો ચાર ચલા પેલા એ મોટો રાજંધાઈ ગયેલો હોય જન્મ પતા ચલા ગયો ત્યાં આગળ પછી તમારા જન્મ હતા તમારે કશું ના કરવું પડે આગળ આગળ કરો હોય એને કુગુરુ કેતા નહીં જાણતા ને કઈ ઘટમાં તને અનુકૂળ આવશે બાકી ભગવાન કઈ છે પ્રગટ ના થયું ચાર નિષ્ફેપ છે મહાવીર શબ્દ બોલ્યા નામ અને સ્થાપના બંને આવી અને વલ્લભ વિજય સુરી મહારાજ આયા છે મૂર્તિ માં દ્રવ્ય નિષેધ ના ભાઈ અને આપડે જે આહાર કરે સાઈડ ની કેસ થાય ઉપયોગના છે અને પર્યાય છે ભાવ નથી જતો નીચે ભાવ ની પૂછાય છે નિક્ષેપ અરે ભાવ નિક્ષેપ એટલે શું આપડે વિભાગે સમજવા માટે સમજવા માટે આના રામ રામ મારું નામ દા દયા કર્યા છે એ ફાયદો થશે નામ નીચે મારી નથી બીજા કોઈ ગુરુ હોય એનાથી ઉત્તમ તક ભાવ નીચે વાત દાદા ભાવ નીચે કહેવાય હોય ને કોઈ સિંહ નથી ત્યાગ કર્યા કરે બધું જ કર્યા કરે પ્રભાવો હોય પ્રવાહ ના હોય આત્મજ્ઞાની હોય છતાં પર હોય આત્મજ્ઞાની હોય છતાં એ પર હોય અને જે સ્વભાવમાં તો ભાઈ પોતે સ્વભાવમાં પરભાવ એનું ઉત્પન્ન થાય છે એટલે તો ક્યાં ને પણ આ બધા ઘણા લોકો કહેતા હોય છે ને કે રિયલાઈઝ છે રિયલાઈઝ છે તો રિયલાઈઝ જો હોય તો સ્વભાવમાં રહેવાનું ને એનું ક્યા કરે આ આ બધા ઘણા લોકો એમ કહેતા હોય છે કે બધા ગુરુઓમાં તમને રિયલાઈઝ છે એટલે રિયલાઈઝેશન થઈ ગયું છે એવા ગુરુ પરભાવમાં રહેતા હોય વાઈ ની પડી ગયું ના હોય લાગે કે નો બિલ હોય ના હોય ને એના પછી ભગવાનના કપડાનો ને એવા પાપડાનો બિલ હોય ના હોય ને બોર માર્યું ના હોય ને ભગવાન કપડાનો બોર જ ના હોય બોર એ કે હતી કે એ બચ્ચા દુકાનદારી કરે ઓલા લગાડ તો ભગવાન લગા તો સાચું હા ના મારી દુઃખ તો પણ એનું માલ એને કારણ કે એમને તો મેં ગુરુ માન્યા હતા ભાવ ભાવ પકડે નહીં એ પીવાનું ભાવના પગલે ભારો ના ભાવના બદલે જોકે હું એમનો આખો લોસ એન્જલિસ આપડે જેમ તમારા બરોડા સેન્ટર ચલાવતા હું લોસ એન્જલિસ સેન્ટર હું ચલાવતો હતો આપણે